ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિમહ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે प्रश्न उत्तर करो तरक्नंद स्वामी ए प्रश्न अखंड हो हो। जे, अखंड रहे, तेनो छे, पूछना चित्त ना स्वभावे त्या चौटी जाएत्रादी चौटेवर चौटे માટે એક તો એ ઉપાય છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે અને તે વિચારે કરીને ઘાટ માત્ર ને ટાળીને અખંડ ભગવાન ના વૃત્તિ રાખે અને ત્રીજો ઉપાય તે ભય છે जुदो समझी आत्मा विना बीजा सर्व महिक पदार्थ ने असत्य जा પછી તે આત્મા ને વિશે પરમાત્મા તેનું અખંડ ચિંતન કૃપા કરે તેની તો એ વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાન અખંડ વૃત્તિ રહે નહીં બતાવી બીજા ચોકે ભગવાન માં ચોટી જીજ સુર નું ભગવાન ભક્તિ ને જોવા થઈ જતો થઈ જતો નથી થતો હે પુત્ર કલત અધિક સ્વભાવ છે પણ એવો હમ નથી પાસે જેનાથી તને ચોંકવાનું સ્વભાવ કર્યો એટલે શું એ ચોંટવાળી જેની સ્વાભાવિક પ્રકૃતિ છે એને ભગવાન ને સંત મળે એ આની પણ ચોંટાડવાનું કરે એ ચોંટી જાય તો ચોંટવાનું પણ એટલો સ્વભાવ અહીંયા ચોંટવું ચોંટવું એમ નઈ એ ચોંટવાનો સ્વભાવ પુત્ર ગલત રાખે સાધુઓને શું કેવાય બોલો ચેલા તો છે એ તો આવ્યા છે દેહ માં પેલા તમારે દેહ માં ઓછું હોય સારી પદાર્થ પથારી હોય તો છોકરા નો હોય તો હોય અને પછી બીજું હોય તો તમે એક બાજુ ત્યાગી છોકરા છે ને એટલા દે પોતે વાપરે મજા કરે આ બધું નવરાવતી લો કે આપડે આ સેમા ભાગ પડે છે નકરું પૈ ના છોકરાનું અખંડ ચિંતવન થાય એની વાત આને પાછું લાભદાયક બન્યું અખંડ ચિંતવન થાય એને આ જાણી રાખવું છે મારો ચિત્ત ચોંટવાનો સ્વભાવ હોય નમ્રતાથી વિનય થી સેવક ભાવ થી જીવતો હોય અને ભગવાન ની કૃપા થઈ જાય તો આ વગરકાર ને આવી જાય ભગવાન એ ભગવાન દયા પણ આ બધું આપડે ચોખું જ કરતા નથી કોઈ કરે ચોખું મને દર્શને જાઓ જયારે ભગવાન આપણે દોડી દોડી જાય દર્શને દર્શને શા માટે જવું આ લોક નો ભાવ ઓછો કરવા અને ન જાવ તો તૂટી જાય તૂટી જાય એક વધારવા જાવ ભગવાન માં મંદિરોમાં શા માટે જાવ જે વૃત્તિ છે ને મનની એને ઓળખતા શીખવી હું આમ છો ધારો છે એ ધારો છે તમારે તો આ જગત ના વ્યવહારો કરવું છે એટલે બદલવું આ કરું છે આને સેવું છે એમાંથી ઉખેડ હતો માત્ર દૈવિક હોય ભગવાન તરફ અરુચિ નથી અરૂચિ હોય પણ યા વિઘ્ન મનજીભાઈ કરે છે એ મંજીભાઈ ને મારીને એક બાજુ રાખી દે અને પછી ગોઠવે તો ગોઠવા જ હોય તો હશે મનજી ભાઈ અનિચ્છંદ નદી બધું બતાવી દીધું ઈચ્છા ના હોય અપહરણ કરી દે સદવ અપહરણ કરી દેવિદ્યા ભગવાન વિશે અખંડ વૃત્તિ રહેવી તેનું ભારે કામ છે તે જેને અનેક જન્મ સુકૃત ઉદય થયા હોય તેને ભગવાન ના સ્વરૂપ અખંડ વૃત્તિ રહે છે અને બીજા ને તો અખંડ વૃત્તિ જાય બીજા સાધન કીધા પણ એટલે આ નબળો પડી જાય તમારે જગત માં મેં જોયું સરકાર માં અરજી કરે બાપ વેચવા જાય તો બાપુ કરવા તો કરવા જાય તો ઇન્દ્રિયો અંધા ને થાય કે હું આમનો હાલું બાવડો જાલી ચાલુ ચાલુ કર્યા પછી એમ પરાધીન થઈ ના લો પછી વેર નઈ એવી આસકતી આની તરફ થાય વાત મારે કરવી તે રહી ગઈ છે અને બીજી વાત ચડી ગયો પાછું ભૂલાઈ ગયો આજ ક્યાં તમે દરવાજા બહાર જાઓ કોઈ દુકાને બેસી ને વાત કાઢો કોઈ વાત કરતો હશે આરે કરો કોઈ તરફ ચાલે છે લાગત નથી આ રીત સોના ના બાંધવાઠન પછી હું એક દઉં ઝૂમકા મળ્યું છે ચાલુ માગણ ની ચાચો હોય ને એને કળા બોવા ને તમારી પાસે બરાબર શું સમય આવ્યા બોલેજ નઈ ને જેમ ન બોલે જાણવ બે ખડકીમાં પગ દીધો આ તમારું ખડી છે એમાં સોના ના બેગ હાથ ઉપરા ઉપર ભરેલા પડ્યા સુ મળી આવશે જરા પણ એમાં એવું છો પટલ ને દીકરા દોર્યા ચાલ મોટા નું નામ નાનો મોટા ને હાથે ચાલ્યા ખરેખ બોલામ કોઈ દોડકો આવ્યો પડી ભાઈને પૂછ્યું મોટો કોણ રાજ્યો અહી જે લક્ષ્મી દટાણી છે એને ઊંટ ઉપર લાવેલ છે એટલે ઊંટ ની આરી વેર છે તારે ખોદ ઊંઘ ખર પણ ઊંટ બળદ હંજે પાંબાજે ઊંટિયાને જેને કોદાળી હાથમાં લીધી એનો બાપે એવું બોલે પાછું યાદ કરાવે કોઈ પછાડી બે ચાર ભેરે વળી બાપો પછી પેલા ભૂલી ગયો તો તારા હાથમાં આવે બિચારા નિર્દોષ હોય તો મૂકો ભૂલાતો નથી બીજો છોકરો આ બીજો છોકરો ખોદે તો જ આવે પણ એને થોડીક મહેનત કરવી પડશે મારો બાપ આ એકતા નથી તમારા નસીબ નું બધું પડ્યું ખાડો ખોદી નાખ કઈ નઈ આપડે તો જોવાનું ભગવાન એ જો આપણા નાના સાધુઓને બરાબર યાદ હે યાદ કરો સંકલ્પ થાય એમ કે પછી એના એ રૂટ થઈ જાય ને પછી નહી બોલે પછી કઈ મન મેલ કરવો સંસારમાં વૈરાગ છે ચોંટવાનું કેમ બોલતા સંસારમાં ચોંટવાનું છે આટી વાળી વાત છે પણ એને કોઈ વિચાર જ કરતો નથી આ કેમ કરવું એમને વાંચી જાય નાય લે આપણે સંસારમાં ચોંટવાનું વૈરાગ આવે તો થાય ને એ આવતો નથી ખબર પડે એ ઉપલબ્ધ વાત કરી મન ની હારે મેળવતો દેખાય ભગવાન ના સ્વરૂપ માં ખંડવૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલા જે આ સંસાર વિશે માયા માયા કહે છે તે માયા રૂપ અમે જોઈ લીધું છે જે નારો એટલા ની વિશે તો જેવું પંચ વિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે પંચમી સી કરતા વધારે જગત માં તમારું પંચવીસો તો છે આપણે, ને હવે તો છે ને મેળવું સરવાળો આભ્યાસ હોય એને જ એનો સરવાળો થાય આમ બે જેખ છે જો તારે અમારા આશ્રમ ને જેટલી અનુકૂળતા છે જગતમાં મારા આશ્રમ ને લખ્યો નોરા બે વધારે હવે તો ખીલ દાદર જેમ ક્ષય નથી પણ વિચાર્યા વિના ખીલ દાદર માં રોકાઈ જાય મૂલ્યા માં નો રોકાણ આમાં રોકાઈ જાય વિચારણા માં બે હોય બાકી સ્વભાવની અથડામણ કાયમ થતી હોય ઘરમાં બઉ નડતું નથી પણ આ વિચારો નથી કરતા ને પાછા તમે ગોખાઈ ગયું છે નમી દેવાનું તેની આગળ બહાર અને છોકરા ની જો જીતી લીધું છે અમને અથડામણ કે આવડા ને મન જીતે કે તમારે તો હેલું મારી દ્રષ્ટિ કિન લે પીછું આગળતા હોય તન તમને હેઠળ દેખાડી ને બોલાવે હારું બનાવીને ખવારે એટલું નહી છોકરા જૈયા બાજલો વ્યવહાર પણ એ અનુસંધાન નથી એટલે કાયમ નથી અનુસંધાન સાદુ અને સ્વભાવ એ હવ ની મેળે જો દેખાય એને ભોખેલું શાસ્ત્ર ની હરી મેળવે તો વાંધો ન આવે પણ શાસ્ત્ર પોતાની હરી મેળવે પોતાનું શાસ્ત્ર મેળવે કોઈ શાસ્ત્ર આયુષ આલ્યુ જાય ગરબડી નહી આ ગડબડીયું ગમે એવું હશે હોય તો બોલાવી પેલા મારે આજ ઇનામ આપવા છે કઈ કિંમત વાળું ક્યુ છે એમાં વૃદ્ધિ કરો છોકરો આવીને છોકરા ને છોકરો બેન બાપા ગામડા માં હતા એમ કરે અને એની ફા નીકળી હોય તો જાણી જાણી ને ભગત એવા દેખાયા છે મારા ફેરવતા હોય પૂજા કરે તો આવીને છોકરા નું છોકરો એને જાજુ કેવાય ને એમ બેઠા લે પ્રસાદી કોઈ નથી દેખતું લાંગળી ઉપર અને એની મારે ખબર ન પડે હજુ બોલવા શું પણ એ લોહાઈ કેટલો વિચાર કર્યો કે મારે મને ખેડવું છે આવે છે જૂના ભક્તો માંથી આંબળેલું અને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે માટે જેને દહ ને દેહ ના સગા સંબંધી અને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી પુરુષ ભગવાન ની માયા ને તરી રહ્યો છે અને જે પુરુષને ભગવાન વિના બીજા માંથી હેત તૂટે છે તેને ભગવાન અને જયારે ભગવાન માં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કઈ કરવું રહ્યું નથી ભગવાન ની દયાથી પોપા નું સંધાન કાયમ રહેતું તમે ભદ્રામ કરો વ્યવહાર બધા મને રાત્રિ દીધા પણ હવે તમારે બધા બોલાવો નહીં બાર મહિનાનું પેલું જેવું હોય એમાં વર્ષ મહારાજ ના ધામ માં ગયા તા આવું ક્યાંય હોય કોઈ કઈ બોલે વાત હતો અમારામાં હોય ને સાધુ અને એવી રીતે માનતા વાંધો ન હતો મેં આવો સંક કરીને આવ્યો હતો આપણે ત્રણ દીવ સુધી અખંડ ધૂન કરવી નોંધ આવે અને બે કમને એમાં બે હરશુ આપણે ભગવાન ને રાજી કરવાની એટલે આ તો મૂજા ને તમારે નાથવું હશે એમ ને અંધા કોઈ હરિભક્ત આવશે તો દેવાતો પડશે ને એ કામ અમે કર્યો રાંધવું પડે મારી પાસે બસ એ ત્રણ વાદા એમાંથી તમે આ સેવા કરશો જ્યાં અહીંયા આવે કેરી પેલી આપતી પછી જોતી હોય એને બોલવું નહીં તમારે બોલવું પૈસા કઈ લાવી દે સુધી નાખી તૈયાર પછી એને કોઈ એક વખત લઈ લો મારે કેવું છે શનિ ઉભા અખંડ સંકલ્પ કાયમ આવે ભલે તમારા જવાના કોઈ પણ આ બધા કાયમ આવે ભગવાન કેમ થાય એ અખંડ માં સંકલ્પ રહેવા કોઈ કાર્ય કઠણ ન પડે આ તો કામ કરીએ છીએ અખંડ સંકલ્પ અને આ વચનવ્રત ગયે છે જો એ કઠણ માં કઠણ હોય તો બતાવે કઠન છે જ આ તો કરતા નથી એટલે કઠણ છે કરવા બેસે ને કઈ કઠણ નથી એના છોકરા એવા ડા થઈ જાય છે લાખો કરોડો ના વેપાર કરવા માંડે છે અને દેવા માંડી જાય માણસ ધારે હોય આ ખબર હોય બોલે પેલા શેરડી ના વાળો આવતા લોટા ના હળ આવતા આવા ઉખડે તમને ખબર હોય થોડા થોડા હોય એને ચૂકણી માટી હોય એટલે બઉ નવ ભાંગે એને પાળા ચડાવી દે એક બે ઘેરે પાણી ભાઈ ને બે વાંધવા બેસે સમજવા બેસે આવે સંકલ્પ એવા મોટા મોટા એ લાકડાની મોગરી છે ને એ ફાટી જાય એવા કઠણો એનો અભ્યાસ ખેડૂત એટલે એનું દ્રષ્ટાપે દેવેભાઈ આ બધું કબળ છે એમાંથી આપણું ચડાવવું સાધુ શીખવતા તેની ભગવાન માં અખંડ વૃત્તિ રહે છે અને જયારે ભગવાન માં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કઈ કરવું રહ્યું નથી ભગવાન માં એક છે ને મારી પાસે અને આપડે કોક નો વાત કાઢી આમાં ઉગ્ર માં આવી જાય એને કઈ કઠણ છે જ નહીં હવે વિચાર કરવો વેદ પૂરું નથી લાવ્યું કેમ યાદ આવે જયારે ભગવાન ને વિશે ત્યારે તેની ભગવાન માં અખંડ વૃત્તિ રહે છે અને જયારે ભગવાન અખંડ વૃત્તિ રહી ત્યારે તેને નથી ગયા માણસ આપડા બધા બેટા પાયું છે ગરીબ માર્યા નો વિચાર કરો અને એ તો બહુ ગંદાયું ત્રણ દીવ ઉદી મારી પાસે રાજા ની કુંવરી ભગવાન નો કેટલો ખુશ હું અને મને મારું જરા હવે ભગવાન માંગે તો કઈ પઠન નથી આમાં ચોંચ્યું પણ એ ચોંચું છે ત્યાંથી ઉખેડવું છે એ નજરે દેખાતું હોય કોઈ થાય ક્યાંથી હાલ અમારે એ જોતું નથી લગાવી દે હવે એ ના સમજે તો કરી આપડે નિંદા કરે બીજી વાત શું કરે મારી આ કેટલું મેં કર્યું છે કઈ તો વિચાર કરો અને હજી ચાલુ છે મારા માટે તો મારે માટે તો ચાલુ છે અગ્રસ્ત અખંડ ચાલુ હોય કોઈ આબરું ઈજાત માલ મના હે તો ભગવાન માં નહી જોડા કરીએ છીએ આ બધા વિચાર કરજો ભગવાન ની રાજી રાજી થાય અને રાજી ભગવાન ખાવું દેવું એતો નાની વાત છે એ તો કાગડા પીજરા નો પણ આ બધા રાજી થર્ગ માં મને એની વ્યાધિ નહી સાધુ ને હું કે ચારે બાજુ થી હરકું ડોક્ટરો આવ્યા હોય દર્દીઓ આવ્યા હોય ખબર બી ના બધું પતી જાય નથી અનુમાન કરી દો અનુમાન કરી દો એ પાછું કર્યા પછી તમારું કોઈ સર્ટિફિકેટ જોતું અરે આટલું કરે તો બઉ કરે પાછું સન્માન કરવું છે ને આમ કરવું છે ને બધું અહીંયા આપડે એમને વાતો કરી પણ એમાં હાલ છે એ એ કાઈ તે માર્ગ તો સુખરૂપ છે ઈને લખી ક્યાંક માં સેવા કરવી હવે એની આજ્ઞા આપણે ફાળીએ એટલે આપણે દુખાવે એમને એ આવ નારાયણ નારાયણ તો ઘર બેઠો જેને ઉભો કરવો છે કરશે આપડે એ કામ હું કરવા જવું એનું નારાયણ કામ આપડે ઉભા કરવાનું કામ છે ને એ તો આવું બેઠો કરે છો તો ખબર પડે તમે જેટલું ઊંચું મન રાખશો એટલા જીત શકાય જેટલું હશે આવું સ્થાન મળે ના મંદિર માં બે વા્યો અમારે ભુજ માં કોના નું થઈ ગયું છે બે હા હોય એટલે અને રામ ને કૃષ્ણ તો પ્રભુ હતા બે ને લડવું પડ્યું એમ દુનિયા આપડે બે સાંભળવા જુના જમાના માં વરરાજા પણ એ બૈરા ના બે તળા હોય વર પક્ષ કન્યા પક્ષ આપણે એમાં જાણવું આપડે ભગવાન ના પક્ષ માં જવું હોય તો બધા ની દારૂ ખાવી દુ નથી આપણા Bhujangam samvitaya ji jai bhagwan